હું તો ધન્ય થઈ ગયો કહો એટલા આશીર્વાદ બે વખત પાસેક વર્ષનો હતો કંઈક એ હજુ છે હજુ છે હજુ ભાઈ ત્યાં અને આને નવમાણું એટલે કેટલા વર્ષ થઈ ગયા પંદર વર્ષ થઈ ગયા ઓ આઠ મે ઓહો આઠ એટલે સાત એક વર્ષ સાત સાત વર્ષ બોલો તે મેં વસંતબેન કહ્યું સાહેબ તમે સુરત જાઓ ત્યારે આ સંઘમાં આપજો રૂપિયો આ ડોલર અને આ મિલિયન ડોલર એને આપ્યા છે આજે જુઓ ખરેખર મેં કહ્યું અને અનુસ એને કાર્ડે આપ્યું એ કાર્ડ મેં કહું આ કાર્ડ ઉપર એને ખાસ કરીને આશીર્વાદ સાથે રસીદ મોકલીને એક રાઇટપુ લખેલું લખાણ કરી મોકલી આપજો ચંદુભાઈ અમે વાત થઈ શું એટલે ભાવ કેવા હોય છે બધાના એમ દરેકના બધા ભાવમાં તો બધા મનુષ્ય માત્ર એને છે જો એને લાગે કે આ મારું જ કામ થાય છે તો બધું જ સર્વસ્વ આપી દે બધા શું એને એટલું થાય એટલે આપણા અગ્રજ્ઞ મહાત્માઓને બધા બહેનો બહેનોમાં ફરે બધા ભાઈઓ બધા બધા આપણે આ અનુભવ તો બધે થયા કરે અને એનો કોઈ સ્વાદ લેશે ખરું કોઈ ના લે સમજાયું ને કારણ કે મા યશના માલિકી વગરના માલિક ઊભા છે આ અને તે આપણી અંદર રહીને આપણને બધું બધું સત્સંગ કરાવે છે બોલાવે છે સમજાયું ને આ કલ્પના નથી હકીકત છે હકીકત છે દરેકને અનુભવ થાય છે આ બધું એટલે આ પદ લઈએ આ તો બહુ સુંદર પદ છે ઓહો કવિરાજનું આ બહુ સુંદર આ સ્કૂલોમાં ગવાય છે ને આ પદ હા શું કહ્યું કોણ છે શું નામ બેન નામ જી ગુજરાતી બોલો છો ને હા ભાલો અરે આતો બુટી હતો મેયર થઈ છે આતો મેયર હા સર બોલ એનો બહુ અનુભવ છે પણ છતાંય સતત સાથે એને બહુ મારી બેબી પાંચ છ વર્ષ ની હતી મારી બેન ને કીધું બેન તું સાચો હું ચાલીશ ક્યાં જાય છે હું હમણાં આવું છું કીધું નઈ કોઈને રિક્ષામાં બેઠી તો મારા બનેવી નીચે ઉતરે મળેલી મને આનંદ આનંદ આનંદ આનંદ હજુ ભૂલી નથી મેં ઠાકોર બહુ સાચી વાત છે એની અને ત્યારે ત્યાર પછી તેને કેટલી કસોટીઓ થઈ પણ દરેકમાંથી એને એમ નથી લાગ્યું હું નીકળી છું બધેથી સારી રીતે શું બધા અંતરાયું મારા ભગવાન બધા ને <laughs> <laughs> <laughs> <laughs> પણ મારો તો 14 લાખ નો નાક પર હદે માં બેઠેલો છે જોને પણ એ બની ગઈ બની ગઈ અગ્ને હોપી દીધું એને કોના માટે ज्ञानी पुरुष शिव સ્વરૂપ માટે આજે दादा તમને જો તો બરા દર્શનથી ઉતલી બધી ખુશ છુટલા બહુખ બહુ સુંદર 24 કлла ગરબા મારી સાહેબ સાહેબ આ કે સાહેબ કે શું નથી મારી ઘરની બીટો પણ મને दादा दादा दादा दादा જેટલું આવો થાય અમે બેઠા છીએ ને તને આવો સ્કોપ કઈ થી મળશે આ દુખ માંથી નીકળવાનો અને દુઃખ હોય તો મારા દાદા આપેલું ચાલીસ વર્ષ થયા મને સો ટકા ની ખાતરી તમારા સારા પરિવાર સાથે એક જ દાદા માટે બહુ બહુ દાદા છ વાગ્યા આવી જ મારે ભણવું જ નથી મારા બાપા બે તે ગયો મને નોંધી ખવડાવીશ ભણીને શું કામ છે નોકરી તો કરવા નથી હું પાસ થઈ બોલો દાદાની કૃપા બસ આજનું જગત આને બધા ચમત્કાર સમજે હકીકતમાં ચમત્કાર જેવી ચીજ જ નથી પરંતુ બાર જીવોને સમજાવવા માટે એ બધા સંત મારફતે અમુક રાખવું પડે છે એ લોકોને કે બધી સત્તા પોતાના હાથમાં પકડે નહીં કે કંઈ ડર રાખે ભગવાનનો કાનો એવી વાત છે સમજાયું બાકી અમારી મિંદલબેન મીના ક્યાં બેઠી છે એને પૂછો એની તારી પેલી આપણી દાદી ના નાની મા ભીખું ભીખું નહીં પેલા આપણા કયામાં રામોહનના હે એમનું નામ અહીંયા ભીખીબેન જ હ તે એકસો ચાર પાંચ એકસો વર્ષ સુધી એકસો વર્ષે ગયા અને કકો બાર આખાડી કશું જ નહીં જુઓ દાદાની કૃપા શું કરે છે તે ખરી હકીકત છે હા કશું જ નહીં જો આપણી ખબર જ નહીં કશું પરંતુ આખી વિધિ વાંચી શક્યા છે બોલો આ જોશું વાંચો આને શું કહો તમે અને શું કહો અને મોડા જઈએ અમે કેટલા એકસો બે ત્રણ વર્ષે તો અમે આપણે ગયેલા ધીરુભાઈ ઘરે ત્યારે આ બાર કહે પેલી સોનલ શું કરે છે તેઓ આવે બોલો અરે આપણે આ જ નાની ઉંમરમાં આપણને જે ના હોય ઝીણામ ઝીણું પૂછે એક એક ચીજ એટલું બધું એનું એટલે દાદાની કૃપા તો બધા એક સરખી જ બહી છે પણ જેમને લાગે કે મને આ એ તો બરાબર છે દરેકને લાગે એને લાગવું એ સારું નથી પરંતુ બધા એને માટે એક સરખી એટલે કૃપાનો પ્રવાહ જેવો હોય છે આખો એમાં ઉપર ચડત હોય નહીં કોઈ જાત નહીં શું ઉપર જેટ દયામાં દયાગુણમાં હોય દયાગુણ તો બહુ સારો ગણ્યો છે વિશ્વમાં હોવો જ જોઈએ માણસની પાસે એ ના હોય તો એની કોઈ રીતનો એ સંત બંધ કશું કહી શકાય જ નહીં જીવનમાં પણ કહી શકાય એને પણ એ શરૂઆત છે જ્યારે મહાત્માઓ માટે તો આજે કૃપાના લેવલ પર આવી ગયેલા બધા એકબીજાના બધા જ આવી ગયેલા દરેકને પોતપોતાની રીતે તો હોય જ શું અને જ્ઞાની પુરુષનો કૃપાનો ફ્લો એટલે એમના શરીર સાથે એમના દેહમાં રહી અને એમનો અનુભવ થયો અને એ કોઈને શોધવા નથી ગયા દાદા આ તમે બધું રિસર્ચ કરવા જેવું છે ને સમજવા જેવી છે એટલે કે એમને કંઈ અહંકાર રહી પુરુષ છે એટલે કોઈને શોધવા કે આવે તો એને કાં જ્ઞાન આપવું એવું નથી કર્યું જરાય નથી થયું એમને અને એમની પાસેથી આ અમને બહુ મોટા મોટો બોધ મળેલો મોટા મોટો બોધ અને આપતા પુત્રોને પણ બહુ જ સારી રીતે મળ્યો આ જ બહુ વસ્તુ અને એટલા રીતે જ આપણે દિલથી એકબીજા સાથે રહી શકીએ નહીં તો ના રહી શકાય સમજ અદુત હતા દાદા અદભુત પુરુષ કયું રાજ મળ્યા અહીંયા આગળ આશીર્વાદ આ થયું કોઈને લાગ્યું છે કે મહેનત પડી છે દિવચંદુભાઈ કોઈને માને હે અને કેમ કરતાં કરતાં કરતાં ક ક્યાં સુધી પહોંચ્યું આ જુઓ તો ખરા ક્યાં સુધી પહોંચ્યું હં બધા વિચાર કરે આ ક્યારે થશે ક્યારે થશે હવે દરેક અવસ્થાને એનો ટાઈમ તો લઈને જ આવ્યું હોય ને સમય તો હોય જ કે નહીં અને સમય હોય તો એની એટલે કેટલી ચાલવાની છે અવિધિ પણ હોય ને ત્યાં તો તીર્થ આટલું મોટું થયું જુઓ હજુ તો કંઈ નહીં આ તમને પહોંચી વરું એ તો એ તમને પોતાની જગ્યા નહીં રહે એટલો બધા એ તો થવાનું છે આ અને હાઈવે ઉપર ફર્સ્ટ ક્લાસ જુઓ તો ખરા અને હાઈવેને આપણે સીધી એન્ટ્રી આપી આપણને બહુ મુશ્કેલી એક્સપ્રેસ વેથી મળવી હમ હું સંતોષ કરો કે નહીં સંતોષ હે અમારું સો અમારું સોનગઢ કેમ ચાલે છે હા જ બરાબર ને હા એ લાકડાનું પછી કનુભાઈએ પછી જોયું ખારું પડી પડીને લાકડું ખરા થાય દાદાને કહ્યું દાદા હવે આ તમે મને છૂટો કર્યો છે નોકરીમાંથી તો એટલે કે સરકારી સાથે લીધા ત્યારે કામ કરું કે પેલું જ કામ તો બધું થયું નહીં પણ સરકારે છોડી દીધું એટલે અમે પાછા આવ્યા અને મને લાગ્યું દાદા પછી ત્યાં ચાલુ તે દાદાને સાથે અમે બે ત્રણ ચાર વખત અમે આવતા હતા તે ચંદુભાઈ સ્ટેશન ઉપર રહ્યા ત્યાં આગળ સોસાયટીમાં ચંદુભાઈ તે વખતે હા શરૂઆત છે ત્યારે અમે ત્યાં ઉતારીએ અને દાદા નામ ભાદરંડા ખરા ને સગપરમાંય થાય સત્તર વર્ષની ઉંમરે અહીંયા ગોલ દાણુંથી આગળ કહ્યું છે ગોલવડ કે શું છે હા એ ત્યાં ટેકરીઓ છે બધી ટેકરીઓ પર આખી એગ્રિકલ્ચર યુનિવર્સિટી હતી કેમ્પસ હતું બહુ મોટું એ કામ મળેલું આપણી કંપનીને એમાં દાદા ખાસ રહેતા ઉપર સાઈડ ઉપર ત્યાં ત્યારે ચંદુભાઈ આયેલો એ શું એને કહે મારું કોઈ નથી તમે કહ્યું હતું હું છે ને આવું અહીંયા આવતો રે છે ત્યારથી ચંદુભાઈ તૈયાર થયો દેવચંદભાઈ જુઓ આજે તો એટલે બધા મહાત્માઓ માત્રને અનુભવ છે દરેકને પોતપોતાની રીતે શું એ અનુભવોને આપણે આમ તેમ ન કરતા એને સામાન્ય ભાવે લઈએ તો વ્યવહાર તો છે વ્યવહારમાં થોડુંક વ્યવહારની રીતે બધું આ જ કરશે દરેકને જેટલું કર્મના ઉદય મળશે તો છોડશે જ નહીં કોઈને સમજાયું પણ આપણે રહેવું કેવી રીતે એ તો આપણે આપણા હિતમાં સમજવું જ પડશે કે નહીં આપણે આપણું હિત ના સાચવી શકીએ તો બીજાના હિત માટે એને હિતની ભાવના સ્વરૂપે કેમ રહી શકીશું બહુ શક્ય જ નથી એ તો એટલે આ એટલે આમ તો શાસ્ત્રોમાં એને અનુકંપાને આ બધું સુંદર લખ્યું છે બહુ સુંદર લખ્યું છે પણ વ્યવહારની દ્રષ્ટિની વિશાળામાં જે ચાર મુખ્ય ભાવનાઓ લખી છે એમાં આ મોટા ઋષિ ના હોય ત્યાગીઓને ના હોય એવું મહાત્માઓને અને આપતા પુત્રોને દાદા એવા હાથ મૂકી દીધા છે ને એ તો ત્યાં જ્યાં જશે ને એમ તો કશું નહીં કરવું પડે બધું થઈ જશે કે શું અને એમના વચનો છે આ બહુ સુંદર તો તે બહુ સુંદર અનુભવ કયો બેન હમ બહુ આનંદ થયો અમને હવે આ પદ બોલાવો આપણે કોણ બોલાવે છે તું છે બોલાય સરસ તારું ગરવ છે બોલાય જય સચિન પછી લુસીબેન તું એક પછીનું બોલાય એટલે કપડા કરું છું બસ ચાલુ નથી થયું ચાલુ કૃપાથી સ્ટ્રોંગ કે સ્ટ્રોંગ કેથોલિક પક્કે જૈન થઈ ગઈ જૈન કેટલા બી કેટલા જાત્રાએ જીસસ ફરેલા બધા જગ્યાએ એ લોકો ગયા તા બધા ભેગા નહીં ને જાઉંજે આપણા આ આપતા પુત્રો મહાત્મા બધા એવું બધાનું જીવન આખું દાદામય થઈ ગયું છે કે વાત કરે પછી નવા આત્મા કાપતા પુત્ર કોઈ આવે ત્યારે તે વાત બરોબર પૂર્ણ પરિણામ થાય એવી રીતે થઈ ગઈ હોય એક વાત સિદ્ધાંતિક નીકળી એટલે જે સમય હોય એમાં પૂરું થઈને બે પછી બીજું ચાલ્યા કરે હા ફૂલ સ્ટોપ અક્રમ વિજ્ઞાન અદ્ભુત આજે મહાત્માઓ દાદા ભગવાન બહુ ખીલેલા છે ત્યાં અને બધા દર્શન કરજો ખૂબ આજે તો હં આજે પૂર્ણિમાનો દિવસ છે અને આપણને આજે દાદા ભગવાનની અસીમ કૃપાથી આ બધા જ મહાત્માઓના આ અદ્ભુત મહાવિદ્યાય તીર્થધામ ક્ષેત્રના અદભુત પુણ્યાનબંધી પુણ્યના ઉદય સ્વરૂપે આજે અહીંયા છીએ ગુરુ પૂર્ણિમા પર્વ નિમિત્તે તેમાં રિસર્ચ સેન્ટરમાં અમે ગયા હતા હમણાં બાલાજી સાહેબ અને લાલા લાલાબાઈન બધા હતા તેમાં પછી એવું વ્યવહારથી નક્કી થયું કે ડિસેમ્બર ત્રેવીસ ઉબારો કનુભાઈનું કેલેન્ડર કાઢે છે કનુભાઈ હા ડિસેમ્બર ત્રેવીસ શુક્રવાર અને દિવસ એટલો સુંદર છે કે માક્ષર વત દસમ બહુ સુંદર દિવસ છે સાહેબ કારતક પછી માક્ષર મહિનો બહુ સુંદર દસમ દિવાળી પછી આવે તે ચોવીસ ત્રેવીસ શુક્રવાર ચોવીસ શનિવાર અને પચીસ રવિવાર અહીંયા આગળ રિસર્ચ કેન્દ્રના સેન્ટરે એક ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન હમણાં નક્કી કરાયું છે દિલીપજી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ એમાં જોઈએ આવે બધા આવશે બધા એટલે બહારથી ઘણા સારા બધા ક્રીમ એવા બધા આવશે એવા દસેક જણ જે હોય બીજા અહીંયાથી આપણા ગુજરાતમાંથી યુનિવર્સિટી આ બધા થશે તેમજ બીજા બધા અને આમંત્રિતોમાં પણ એસી નેવું કે સો એથી એસીથી સો જે થાય તે હોલ છે ઓડિટોરિયમ એની વાત છે અને બહાર બધાને માટે સીસીટીવી કંઈક કહ્યું ને સ્ક્રીન થોડો સ્ક્રીન મુકાશે અને બધી વ્યવસ્થા હશે જે બહાર લાઇબ્રેરી છે અહીંયા હોલ છે એટીએમનો ત્યાં બધા બેસી શકશે સારી રીતે પણ અંદર તો બધા આપણે આમંત્રિત બધા બધા ગેસ્ટોર બધા હશે ને એમને બધાને રાખશે અને વડીલોને પુત્રો બધા તો તમને ગમશે બધાને હા દાધા હા હા તમે આજે રહેશો કે નહીં તમે પ્રેસિડન્ટ તો બહુ સુંદર ત્રેવીસ ચોવીસ અને પચીસ ડિસેમ્બર ડિસેમ્બર બરાબર સાહેબ આરામ ચાલો ઇન્ટરનેશનલ કોન્ આપણે આપણે સેમિનાર થશે ઇન્ટરનેશનલ સેમિનાર સેમિનાર એટલે એનો પર્પઝ એવો છે કે આપણે એકબીજાના સમજથી નજીક આવતા જઈએ અને એ સમજ આ દાદા ભગવાનની અદભુત આકારના વિશે કળિયુગમાં સત્યુગી માનવ જીવન જીવી જવાય બહેનો બહેનો હોય કે ભાઈ કોઈ પણ જાતના હોય કોઈ પણ નાતના હોય ગમે તે હોય એમાં હું ચીની જ કશું હોતું નથી તો બધાને સામાન્ય રીતે પોતે પોતાના સુખ માટે સારી રીતે જીવી જાણે બધા એવું એકબીજાના ઇન્ટરેકશન થાય પરસ બધા મળે સમજે ઓળખે અને એમનાથી આ સ્પંદ આ બધું ફેલાતું જતું જાય સ્પંદનો ફેલાય પાણીમાં સ્થિર પાણી છે જરાકના પથ્થરો નાખ્યો તે તરત જ સ્પંદન થતાં થતાં અને એની અવધિ હોય ત્યાં પૂરું થઈ જાય તળાવ તળાવ કે સરોવરની એટલે આખા બ્રહ્માંડમાં ફેલાય કહે છે એવું કવિરાજ કે છે બ્રહ્માંડે ફેલા તો શું વાત ચાલતી હતી સાહેબ साधारण क्या प्रश्न था कौन रायचंद जी और पूछो कौन पूछो रायचंद जी का प्रश्न था दिल्ली जी अरे आप आ गए बोलिए बोलिए साहब पूछो दोबारा पूछो रायचंद जी माइक में माइक में सहज पुरुषार्थ और अनुभव पहले पुरुषार्थ फिर सहज पुरुषार्थ फिर अनुभव ક્રિયા હૈ ક્યા પૂછો પહેલા દર્શન હૈ બિના જ્ઞાન દર્શન હોતા નહી હમેરા બ્રહ્મ જ્ઞાન હોતા હૈ બ્રહ્મ જ્ઞાન હોતે હમે બ્રહ્મ વિદ્યા સે સારા જીવન એ ચર્મ ચક્ષુ કે સાથ દિવ્યતા કૈસા હમ જીએ જાય દર્શન પ્રથમ ભૂમિકા હૈાન સાથ વાય ફરકિ ભૂમિકા ક્યુ પ્રથમ રખી ક્યુ કે અગર આો ઈ મૂકો તો જ્ઞાન ખુલ્લા હોને કે મિલ ગયા બીજ બોયા બોયા ગયા બીજારોપણ હો ગયા હૈ તો ખુલ્લા હોના હૈ તો દર્શન જૈસા જૈસા મેરા દર્શન વિકસિત હોતા જતા હૈ વ્યવહાર શુદ્ધિ જૈસી જૈસી હોતી જાતી હૈ અંદર ક્યાં બતાજી અંદર જો ક્રમ માર્ગ અથવા ધર્મ કા સાંપ્રદાયિક્ગો હૈ જૈન ધર્મ મેં આપણે વિતરાગો એ બહારસે ક્રિયા અંદર જાણે કુશિશ લેકિન આજ આપણા શરીર એસા નહીં હૈિક ઢંગા મનસે વાચાશે કાયાસે નહી હૈ એક દૂસરે જુટા હુઆ નહીં હેરે સાહેબ તો જમે બોલતે તો આગળિયા જુડી હોતી હૈકન કા જુડી નહીં એ ક્યાં આગળ જુડી વાત આત આગરી અલગ નહીં હોતી હોય કારણ હૈ તો કારણ મેદ એકસેપ્શન નિકલ ગયા અપવાદ નિકલ ગયા એ કાલ મે જો પુણ્યશાહી ભાગ્યશાહી હૈ જા વાળે ઓ તો પીરો જીરો જીરો જીરો જીરો બન તો ચાલ બરાબર વિશ્વ ભારતમાં કૈસા હોગા દેખ સકતે અર્થ એ નહીં હે કે તમે ક્યાં કરે હેરી તરીક જીએંગે હમ તો હરકત નહીં હૈન વો તરીકે જીવો તો સુખી છે તો જીવો હા સુખ તો ખુદ કો દુઃખી કરીતે હોય તો જો સુખી માનતે હૈ દુઃખ મે જીતે હૈ કું કે સુખ કા સ્વભાવ ખુદ કા નહી જાન થોડા જાન લે સમજ મે તો આનંદ તો રહેગા નેતુષી રહેગા કન્ટેન્ટેડ રહેગા કોઈ મર્યાદા કહી કોઈ પ્રકાર કે આયેગી સમજેગે નહીં તો મર્યાદા નહી રખતે તો ક્યાં હાલત ક્યા હોય તો જો પુરુષાર્થ આપને બતા હોય દેશી આજ્ઞા ધર્મતા અધીનતા હમે ફાઇલ કી મન વચન કાયા કીં તો કે પ્રજ્ઞા સ્વરૂપ દાદા ભગવાન સે અંદર આપણે અંદર હુલે હુએ હૈ અંદર સહજ સ્વભાવ છે ખુલ્લે હો ગે હૈકિન સીટ પર હૈકન વ સીટ હૈ હ્યવહાર આજકા હૈ વ્યવહાર હવે સીટ પર બેઠે નહીં રખતા રખના દેતા કભી ઉઠા દેતા લે જતા લેતા હોકે આસ્તે આહિસ્ત કર કે વીટ છૂટે નહીં એસ પક્કા હોનાસ્તે આહિસ્તે સહજતા આતી જતી હૈહાર જીતની જીતની વ્યવહારમાં સહજતા આતી જતી હૈની દાદા ભગવાન કી પ્રાગ સ્વરૂપ દાદા ભગવાન કી સાહજિકતા હૈજિકતા વ્યવહાર એવં જ્ઞાનો સમ્યક પ્રકાર સે સમ્યક પ્રકાર છે પીછે અનુભવ આતા હૈ જીતની સ્થિરતા આતી ગઈ હેર અંદર જો અંશે અંશે ઉસે આતી કુદમ કુદી નહીં હોતી આસ્ત આહિસ્તે શરીર કુદમ કુદી હો તો શરીર રહેગા નહીં કાં તે ફૂં હોયગા બરાબર ફુગા હોગા તો એટમ બમ ફૂટતા હોયગા ज्ञानी पुरुष के लिए क्या ये स्वभाव हो जाता है फिर सुख अनु, अनुभव स्वभाव में परिवर्तित हो जाता है अपने आप स्वभाव में हाँ अनुभव जो है स्वभाव स्वभाव स्वरूप हो गए वही अनुभव बताया जाता है न स्वभाव प्रभाव के साथ रहते रहते हुए भी किसी भी प्रभाव को स्वभाव न माने किसी भी जंग से किसी भी प्रकार से સમજે ને ઓર ઇસી ઢંગે રહે બનતા નહીં પીછે ઇસી કોનુભવ બોલતે બિલકુલ સ્વભાવ મેળવી તો પ્રભાવ ગલત નહીં પ્રભાવ સ્વભાવ ખુદ નહીં કરતા રેલ કે દો પટરી કે સખ દોનો સરખે હો જાતે સહજ તો મોક્ષ માર્ગમાં એના વહન સહજતા બનતા જતા હૈને બોલતે પ્રયત્ન નહીં હોતા પુરુષાર્થ હૈ સહજ પુરુષાર્થ ઉમે જીવનમાં સભી કે સાથ જીને કે અંતર અંતર કે સ્થિતિ કે સાથ સાથ વો સભી કે સાથ જિએંગે આરમસે જિએંગે સહજતા છે લેકિ જૈસે લ જીતે હૈી ઢંગેગે વંગ મંચ કે હૈ સભી લગ તો એ રંગમચ વ્યવહાર સેંગે ગાંધી જ્ઞાની કહી સ્પેશલિટી નહીં કે જ્ઞાની એસા હે વૈસા હૈસા નહીં હોતા સભી કે સર સમાન્યતા હોત હૈ આદિનાથને સંદેશા દીયા મા ભગવાને આખરિ મેં યુ હમ આપ સરખે હૈ જોક્ષાર્ગ જાતે જાતે માર્ગ મેં ચલે ગયે થે ઓર હમ કિ કે આધીન હૈપર સભી ગ્રહો એ સબ વગેરે વગેરે તો નહીં તું મનુષ્ય હૈ તું ખુદ તેરે આધીન હૈ તો આધીન અચ્છા હો જા કે તું સ્વતંત્ર હો સ્વતંત્રતા મેં પરિણમિત હોતી આધીનતા મેના લઘુતા ક્યા લઘુતા હે ગુલામી નહી હૈીનતા મેં લેકિ અધીન કોઈ હોઈ પા બચ્ચા ખોરે મેં હૈ બચ્ચા કેટલો મજાથી જો મસ્તી થઈ સમજે ને ક્યાં જો અનુભવ હૈ જો જન્મ મેં જો અનુભવ પ્રાપ્ત ક્યાજય હાજય ક્યા વો અગલે જન્મ મેં કેરી ફારવર્ડ હોયગા અનુભવ એ બોલતેરી ફારવર્ડ ઓર બ્રોડ ફોરવર્ડ હોતા નહીં કન્ટીનુટી હોતી કે લીએ તો સોચ નહીં જરૂર પડેગી આપણે હા સમજે ને વો તો અકાઉન્ટમાં રખતે ઓલું કે ભાઈ કેરી નો ઓવર બ્રોડ ફોરવર્ડ વાઉન્ટ સીખાતે હેં વહી બુક મેં લેકન શુદ્ધાત્માહી બુક મેં એસા નહીં સાહેબ વે ખાતા હૈ ખી જમા ખાતા પર તો શુદ્ધાત્મા ખાતા વો કભી કહા ખુલા હૈ આજ તક નહીં ખુદ કાબેર ખુદ કાબેર બનતો કુછ નહીં હૈ નહીં હૈ ખુલા પીછે વો ઉ દરવાજા નહીં રખતે કે ભાઈ કોઈ લુટને આયો તો સમસમ ખુલ જ બોલના પડે ઓ ખુલ્લા હમેશા જૂટના ચાહે ઠાકુર જી બોલતે ચા એ સચી બાકીકત હૈ મનુષ્ય કોઈ હકીકત અગર જાનકરી સમજમાં આ જાવે બહુ જરૂર હૈને પુરુષાર્થ કોઈ ક્રિયા સે નહીં કરતા એ સભી મહાત્માઓ કા આપતા પુત્રો કા વડીલો હૈ રિસર્ચ સેન્ટર કામ કરા હૈ સભી સંસ્થા અમીરી હૈ સભી કેન્દ્રોમાં સંગપતિ સંગપત્તિઓ સભી કોઈ હૈ ઢંગસે મહાત્માઓ કે સાથ સભી મિલ જુલ કે કામ કરે રહે પુરુષાર્થ હૈ ક્રિયાવાલા પુરુષાર્થ નહીં હૈર ભી વ્યવહારમાં તો ક્રિયાવાલા પુરુષાર્થ બતા બતા જાયગા લેકિ હમ અંદર સે જાનતે હિય ક્રિયા વાર્થ ક્યા હા અક્રિય ક્રિયા વા હો તો હૈ સહી ક્રિયા વાળા કરતા કેસા બોલા જાતા બિન કરવા વાળા હો કરતા બોલા જાતા હૈ દાદા ભગવાનને ખુદ કે લી બતા અ કરતા કિરત કભી કવિ રા બહુ ગાયા અ કરતા કિરદાર ન કુ કર્ને વાા સબકરને દિન કઈ સાહેબ બોલતે ના દનકર ભાઈ સુના પડતા અચ્છા